છો હવે ગમેટલો ધર્ બાજુ કમાણી ટોપીઓ માટે કમાણી કરોડ રોપીઓ છે બધો છે એક બાજુ ધર્માન પડે છે ચોપડો મોટો એમ ચોપડા નફો ટોટો વધારે બીજો નફો ના હોય તો થાય જ આજે બધા ને ઓર્ડર કર્યો હોય તો નજીક માં નજીક હોય મારેલું હોય શાંતિ આપડે જોડે સાંભળનાર દુનિયામાં નાભી હોય નાભી ઓફ ધી પછી પછી ખબર જ ના પડે કાંસો વ્યવહાર કોઈ વ્યવહાર જ ના ચાલે આ શરીરમાં મોછા ને હદ્યાપી છે कि दे नहीं, लिमिट लिमिटेड तथा तो आप कर बाह क હવે લિમિટેડ ના હોત તો નાભી માં હોવું છે એટલે જી માત્ર ને એટલું નાભી પ્રશ્ન રહે છે એટલે આ વ્યવહાર ચાલુ રહ્યો છે કેવું એ તો વ્યવહાર બંધ થઈ જાય જય સત્ય વ્યવહાર બંધ થઈ જાય કુદરત નેચર વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે એ બાપર નથી આટલે હદ કરી શકે નાભીરા કેવળ પ્રગટ એટલે કેવળ જ્ઞાન થતા સુધી આ સંકિત અવરણી અવર્ણિય સંકિત શું કેવું સમય દર્શન સમય દર્શન કેવું રહે અવર્ણિય કેવું સિદ્ધ નો એક અષ્ટુ તમને જો તોરાની સુખ ભગવ છે તમбяની ભગવો છો એક આટમાં ગુણ ઉત્પ થા તમારા અત્યાર ચાન શું થાય રે ગાને કઈ એમ કે આતે તો ઉઠી જ તમે તો ચંદ્ર કોમલી રે ગતાઈ દે સાઉન્ડ બસ કટ બોલો બોલો ને સમૂહ જગત પુણ્યો ગાય જાગીજો સમૂહ જગત પુણ્યો દો સમુ હગત પુણ્યો દો સમૂહ જગત એટલે આખા જગત નો પુણ્યોદય જાગ્યો છે અત્યારે આવતા હા એટલે દાદા સંપૂર્ણ વિતરાગતા ખેલી આ તો બધી કરતી દવા શું પેલા કોઈ પૂછવા જાય કેવું જ્ઞાન મારે બહુજ મારે શું કહું તો બધું ખુલા હતા છે કેવળ જ્ઞાન નથી વિક્રમ તો જ્ઞાની વિક્રમ તો જ્ઞાની કેવળ જ્ઞાની નથી લે ધીમે ધીમે ઉતાવળ શું છે પણ ગુચો કાઢી છે ઘૂસે ગયેલું છે મોટા મોટા મેજીસ્ટ્રેટો ને તો હાથ ની સજા કરે છે દિવસે અને રાતે જાય છે નથી એટલે આવું પેન્ટિંગ કેસ બાર વગેરે પડ્યા હોય પડેલા અરે આપડે બધા પચાર રૂપા થાય એટલું કે લાવું પડે આપણને અંગ્રેજી ભાષા શીખવાનો કારણ બને કેવું અંગ્રેજી ભાષા શીખવાનો કાળ આવ્યો ને એટલે લોકો ને શું થયું આ જનરેશન ને એક્સપર્ટ થયા થયું સમજાય પણ આખો દરો સંઘ કોનો રહ્યો એટલે દર્શન હિન્દુસ્તાન જન્મેલા છે એટલે હોય બેઠા કરી હલાવે એનો દર્શન છે સુધ છે પણ બુદ્ધિ વધી નહિ શું થયું કયું જે બુદ્ધિ સામાન્ય બુદ્ધિ કહેવામાં આવે છે જેને સામાન્ય બુદ્ધિ સામાન્ય સામાન્ય બુદ્ધિ કેમ ઉત્પન્ન થાય માણસ ને કારણ કે માણસ અથડામણ કર્યા કરે એટલે સામાન્ય બુદ્ધિ ઉત્પન્ન થાય પણ આ તો ચોપડીઓ અથડામણ કરે એટલું પેલી બુદ્ધિ ઉત્પન્ન થઈ નહીં અને ડાક્ટર મોટું ઓપરેશન કરી આવેલ એને હિત નો માસ કહેવાય ને અપના વકી લે ને એટલે કે આ બાર નોટિસ આપો સાચી આપી જાવ હું તમને નોટિસ મોકલી દઉં છું શું તો ગણું એક બાપની ઉપર ક્વાર્ટર ફેશમાં એલો એ વચિને ગયું 300 રૂપિયા સાહેબ બહાર આપી નાક કટી મારા બાપને કરાવતો મને ખાલી નાક કટી કરાવવા પાછું 300 રૂપિયા તો નકિલ તો કર્યાલ ને એને તૈસે મળતા ન કરે હવે આ બડી કેલાલામારે દેશે કોઈ નહી કે લખી કે કેટલી નાન વિક્રમ તો હશયહાકા કળવા આકાર હવે મુતો અછે જોઈ અને બરે ચાબાધી મહારાજ આ ઈશ્વર્ય હા હાગર એટલે શું કે એવું ઈશ્વર્ય કોઈને સંભળવાનું ના હોય એવું ઈશ્વર્ય તો એ આ ઈશ્વર્ય કેવું કોઈ સંભળવાનું નહી ઈશ્વર નહોતું એવું ઈશ્વર્ય કેવું ઈશ્વર નહી ઈશ્વર નહી ઈશ્વર્ય લખી દે એટલે કેવું હતું એ ઈશ્વરને મેં જે વાત પૈસે ખબર કા ગઈ ઈશ્વર તો મને ખેત કોઈ એમને કરવું હોય મોક્ષ કરવો મને ખ્યાલ થાય બોલે ભગવાન માં બેઠા છે ને તે મને શું કહેતા હતા મને કહે છે હું તમારે વચરે ઈચ્છે છે ખરાબ દેખાયા તો મારે તમારે વચરે છે ચક ના બહુ દાડે તમારે વચરા મારે તમારે વચરે વાુ છે છોકરી પદ હારું નહી સારું શાંતિલાલ હાંત બધી જાતના નાત ના આવે બીજા આવે બધી આવે તો પછી અહીં બહુ મુશ્કેલ થઈ પડે કારણ કે એમનો એ નબળાઈ વધારે હોય ઇન્ડિયન લોકો નબળી ઓછી હોય એમને એ નબળાઈ વધારે હોય કારણ કે એ અહિયા નઈ પણ હરી ગયો તો બે જ હતો કઈ હતી વાત એ નીકળી તકેતા આયમાં છે નથી આયમાં માય નથી देयर इज નો વરી ઇન માય ડોન્ટ વરી અબાઉટ માય ડોન્ટ વરી ફોર માય ડોન્ટ વરી ફોર માય આઈ સક દેયર નો વરી નાઈ ડોન્ટ વરી ફોર માય શું ઈ કતકા તો પ્રભુ સલતી કે બોલી લે લે જાલ દે રત તકે દાદા એનું આ માત્ર જુદું પાડી આપ્યું એક જ પંદર મિનિટ માં દર્દીઓ જ આવે છે બધા કોઈ ઓર્ડિનરી આવતું નથી બધા કોનિક દર્દીઓ જ આવે છે રાજ કામ અને ઘેર જવાનું મન ના થાય બે લેડીઓ મા સારા માણસ ઓછી સમજે કોમન સેન્સ બુદ્ધિ છે પણ કોમન સેન્સ નથી એટલે એવી એપ્લિકેબલ નથી એનું કારણ એટલે ચોપડીઓ ચોપડીઓમાં કોમન સેન્સ વધે કોને જે બધા મજૂર માણસો આ કર્યું હોય ને વસ્તી જાય છે એવું તમને લાગે તમે તો બઉડવામાં આવો ને તમારું કામ કરી જાય હવે ખબર પડી શું ખબર પડી ગઈ મને તમે કહ્યું કે આ કચ્છી આગળ કેમ હોય છે હવે ખબર પડી ગઈ લોકો આગળ બહુ હોય છે માણસો ની એમનો વ્યવહાર બહુ વધાર આગળ આવ્યા છે આ બધાની શાળાની એ ઉચી કરી દેવા છે